સત્ય બધું તમે માનવ માનવ ધર્મ ચૂકશો ને તો મનુષ્ય પણ મળશે માનવ ધર્મ ચૂકશો નહીં શું માનવ ધર્મ નહી ચૂકવો તો ફરી મનુષ્ય અને પાછો ધર્મ આ તો પછી પણ મળશે શું ધર્મ એટલે શું ત્યાં આ ભોગવી દેવું અલગ ખાઈ જવું અલગ નહીં દ્રષ્ટિ બગાવી ભોગી દ્રષ્ટિ બગવી ભગવાન ના કહી છે માનવ પોતે જતા હોય અને કોઈ બેન બહુ દેખાવી દેખાતી હોય અને આપડી દ્રષ્ટિ અગર પડી માણસ પછી શકે શું બધું માનવ શરૂ કહેવાય પાકી હોય રસ્તા માં તરત આપડે પાકી સર્જાય છે માનવ ઘર ના છે માનવ ઘર પાકીને હાથમાં લીધું કે દસ ભર છે કે મારું પડી જાય તો મને જેવું છે આપી દેવું એમ ના માનવ ધર્મ તમે કેવ અન્યાય વાત નથી ને તો માનવ ધર્મ છે ત્યાં ફરી મનુષું મળશે મેં તો પછી આ પાર્થિવ ધર્મ છે કોઈ કોઈ દિમા કરતું નથી પોતાના જ હિસાબ પોતાના જ કરવા પોતાના ઉંમર છે પ્રતિબંધ થઈ શકે છે તો જે અત્યાર સુધી થઈ ગયો હોય નરેશી હોય તો પ્રતિબંધ લખ્યાથી પ્રતિબંધ બધા લખીએ છો પાઠના બધા ધોઈ જશે અને આ નહીં નથી તમે ચોખ્ખું કરવા જૈન ફિલોસોફી પ્રમાણે તમારા કર્મો કે અકર્મો ધોઈ નથી શકતા મારે એવી ફિલોસફી કે ભોગવવા રહ્યા પણ એવું કે તમે કર્યું બંધન તમારા કર્મો ના જે બંધન છે એ તમારા છૂટવાના કઈ રીતે તમારા કર્મો ના જે બંધન છે છૂટવાના કઈ રીતે જોઈ શકાય છે એને નાશ કરી શકીશ એ બીજા બધા નાશ કરીશ શું કહ્યું અને જ્ઞાની પુરુષ નાના કૃતિ બસમી પૂછક જ ના પાપ ને અને તમે પણ વિચારે કે અમુક પ્રકારના પાપ તો તમે વિચારે અમુક પ્રકારના પાપ હોય તમે પણ નાશ કરી શકો શું કરો અને આ જે લોકો ગપ્પો માર્યો એ ગ્ફોર્મ જઈ જૈન さて、です。です。 आ जीवन करीन है तो अत्य आ जीवन दरमियान मणस सारा करे यी प्रेरणा कोके कई रीते सारा कर्म बंधन करे प्रेरणा अंदर जो तब साबेलू ज्ञान है वाचे ज्ञान सूत ज्ञान के साबड़ेलू ज्ञान એ જ્ઞાન તમને પ્રેરણા આપે છે કે આમ ન કરશો શું કહ્યું આ સમજ કરી જ્ઞાન એ ધીમે ધીમે એ જ્ઞાન એને પોતાને બધી જાત નું આપે કે આ કરવા જેવું નથી એ જ્ઞાન સુધાન પરિણામ પામેલું હોવું જેવું કૃતજ્ઞાન એટલે સાંભળેલું જ્ઞાન વાંચેલું જ્ઞાન એ જ્ઞાન બીજાને જો સમજાવો ત્યારે તમારે તમારું એ મતિ જ્ઞાન કહેવાય અને સાંભળનારું બસ કૃત જ્ઞાન કહેવાય એ મતિ જ્ઞાન છે તે કામ કરે છે છે તમને છે કે આ બંધુ એ બંધન થશે ખરા બંધુ થશે ખબર પડે ખોરા તો થાય बीजे एम प्रश्न है जैन धर्म प्रमाण तो कर्मो उदय थाय कर्मो उदय तो शुभ जे कर्म आप करे गयावत ना कर्म नो आ उदय है आज गया अवतार कर्म जे करेल्म हाँ सरकार करें योजना करेंगे करता યોજના કરે છે ને નહીં તો સરકાર આ બે યોજના અમૃત કરી એ યોજના યોજના રૂપે હોય છે નકશા નકશા બધું તૈયાર કરશે બધું તૈયાર કરશે કેવી રીતે પાણી કાઢવાનું કેવી રીતે લઈ જવાનું બધું જ તૈયાર કરશે પણ નકશા પેપર સમજ ને આમ યોજના થઈ જગ્યા અહિયાં કશો અને આ માન પેપર થાય આ ભાવ થી થાય છે એ થાય જે ભાવ કર્મ કર્યો હતો અત્યારે એ ભાવ કર્મ પાકી અને ફળ આપવા માટે સન્મુખ થયા એટલે પ્રારંભ રૂપે આ એ ફળ આપવા માટે ફળ આપે એટલે આ બસ ઉદય કર્મ એટલે શું એ કર્મ ફળ આપવા માટે તૈયાર થયું કહેવાય શું કહેવાય ઉદય આવ્યો એ પણ છોકરો જીવતો હતો એટલે પછી ચોથી વાત આ તો પેલા ને તમારી વાત કરો અત્યારે જોઈને ચોથી વાત પણ આ એક છોકરી દસ હજુ હાવ ભાઈ હતો પ્રકૃતિ નો નિયમ છે કે અમુક તેર ચાર દસ ની ઉંમર થયા પછી છે તે થાય ને હા એ બધું ઉતાવળ કરવા જાય પછી વળે થયું જોઈએ बदा से करो उदय फलय उदयकर्म तरह आंबा तरीके आरी थे आप कहीबो मारे केरी तब रस आप उदयकर्म आरी रस अपने અને જેને કઈ જોઈતું હોય તે હું તો આપવા ક્યાં છું હું તો નિવેદ છું તમે આ સંસારમાં એક અનવદ્ધતા ના થાય સંસાર સરળ રીતે ચાલે એક ચિંતા ના થાય એ પણ આપવા કહ્યા કોઈ માર ફરિયા મળે કે શું કરવા એમની ઈચ્છા મળે પુરુષાર્થ કરવાથી પૈસા મળે ભાઈ ગઈ પુરુષાર્થ કરવાથી પૈસા મળે પુરુષાર્થ પૈસા પુણ્ય તેનું ફળ છે આ પૈસા પુરસાદ નું ફળ નથી આખો દાડો જોવા ને ધન કર્યો રાખ્યો નઈ અને પુણ્ય હોય તો બહુ ઘેર બોલાવ કોઈને કેટલા લઈને પછી લાભ ઉઠાવ એનું પુરુષ સમજે તો એવું કામ આવે ને ના સમજે તો દે ભાઈ સમજ હોય તો દયરાજ પણ હોય તો હમે આ ભોવા કે આવતા ભૂમ પણ એનાથી મોક્ષ નહીં ભણે સારું કરો તો તમને એનું ફળ મળશે પણ મોક્ષ નહીં મળે મળ્યો છે ઉધાર થાય ને આપડે કઈ ભાઈ મોક્ષ આપવો હોય તો એ લોકો આપવો ઉધાર ના કરે બધા ઉધાર ધંધા ગયા બધા કોર્ટ માં ગયા છે એટલે મને કેશ મોક્ષ ચારિત્ર વગર મુક્તિ ખરી ચારિત્ર વગર મુક્તિ હોય શકે ચારિત્ર શું ચારિત્ર વગર મુક્તિ હોય શકે છે મુખ્ય ચારિત્ર પ્રત્યે એમાં તમે ગમે તેના છો તમને મક્ષ આપીશું કઈ ગમે એવા છો કચરો છો તો એ મક્ષ આપીશ તમારામાં ભાવ છે આ તો એનો કાગળ છે જે પરિભ્રમણ કરે છે તો એની વિવૃત્તિ કેમ નથી અને થાય તો કેવી રીતે થાય તે સમજાયો કટાયો હોવાથી નિર્વતિત થતી નથી જો કઢાય જાય તો ભાઈ જગ્યા નિવૃત્તિ થઈ જાય પરિબળ મંદ જાય મંદ કઢાય થાય તો થોડા આવકાર અને સંપૂણ કચાઈ જાય છે એકાદ અવતા કચાઈ કરાય જરૂર છે આપણા થી કોઈને સુખ દુઃખ થાય તો તેમાં સામાન્ય વ્યક્તિ કર્મ કેટલો ભાગ બને આપણા કર્મથી સુખમુખ થયું છે તમારે નિમિત્ત ના બનવું જોઈએ તમે નવું વધી અને જોખમદારી પાસે અમને એનું ફળ બની ગયું અને છૂટો થયો અને તમે એનું ભાઈ ના ગમે ફરી આપણે શંકા હોય તો ભાઈ પૂછ્યો છું કોઈને પણ લાગે કે પૂરેપૂરો સવાલ નો જવાબ નથી મળ્યો આ શસિકાંત થઈને કોઈ માણસે અપમાન કરે એટલે શસિકાંતિ સમજી દેવું કે ભાઈ મારા કર્મ ના ઉદય છે એટલે આ નિમિત્ત મને મળી આવ્યું છે એટલે સશિકાંત ભાઈ સમજી જાય અને સંતા રાખી છૂટા થઈ જાવ એ કર્મથી પેલે શું કર્મ વધ્યું એ પાસે બહુ પડશે કર્મ વધ્યું એને प्रतिबंध करे एव જે ભગવાન આ ખોટું ધૈવ વારા ન કરવું જોઈએ તો એ છૂટો થઈ જાય શું કરાવ કર્મ કરી ગયો બનો ભાવ જ આ કર્મ નીચા બંધ હતો પણ જે ભાવ બગડે છે તે કર્મ બંધાય છે સમજી જાય છે માટે બધું નિવેડું થાય એવો રસ્તા બધા નિવેડો થયેલા છે આપડે જાણીએ ને તેથી માર્ગ બંધ થઈ ગયો નથી ભગવાન માં માર્ગ તમારી વાણી સાચે ચોક્કસ ખ્યાલ માં રહેશે ગણી જાય છે ખ્યાલ માં રાખ્યું કે કામ લે હેલ્પ શું થશે અને જેને કાયમ ની ચિંતા મટાવી એમાં આપ્યું ખાસ જીવન કહી દેજો નથી અને પછી એક ચિંતા થાય તો ભાઈ જે બધો બગાડી દેતો સંસાર છોકરા જોડે કટકે વળુ જોડે કટકે ભાઈ જોડે કટકે મા બાપ જોડે કટકે આખો ધારો આપણ પેલા કટકર નથી એક લાખ આવે છે કોઈ માંડું પડે તો એના કર્મ ને લીધે એને સહન કરવાનું હશે કે એને થવાનું હશે એટલે એની રવા દુ કરાવી કે ના કરાવી પોતે નક્કી કરે તો ઉદય ને અધિક છે કોઈ માંદું પડ્યું ના પછી એને એને દવા દારૂ કરવી કે પછી કર્મ આધી છોડી દેવું હોય તો પછી ભાવ હિંસા થઈ ગયા દવા સેવા કરવી આપડે જોઈએ કેમ કરવું દવા કરાવી છે કે પછી કર્મ ના ઉદય પર ઈચ્છા હોય મારે દવા નથી કરાવી પણ બધા માંડ્યા હોય છે ઘર ના ચાર તો દુરાગ્રહ કરવો એ ગુનો છે ચાર પાંચ દવા કરવી નથી એનું જે થાય અને આપણે ધ્યાન કર્યા હતા એને પર પાડી પણ પેલા તો ગુના તમારે કરવી જ પડશે તો પછી હું દવા છું દુરાગ્રહ કરવો એ ગુનો છે ભગવાન કેવા હતા એના સગા સંબંધીઓ છે મને બરાબર સમજાયું નહીં ને પેલા કીધું એ રીતે એકે છે ના બે ચાર ધોળો મારી લાકડીઓ મારી લઈ ગયો તો ભૂલ કરી છે આગળ લઈ ગયો ત્યારે ભૂલ તમે કહો કે લઈ ગયો ત્યારે ભૂલ મેજિસ્ટ્રેટ કે લઈ ગયો ત્યારે ભૂલ મારી ને પૂછ્યા કે તારી જ ભૂલ કામ કામ કર્યો પકડ્યો જે ચોર હતી એનું નામ દેનાર નથી આ વર્ષમાં જેને કઈ પણ ભાવ પકડ્યો નથી નામ દેના આ તમારા પણ આવી છે જે ભોગવે એની ભૂલ ની પેલો તો જયારે પકડાશે ત્યારે ભૂલ પકડાઈ ગયા તમે ભગવાન માં આવી પેલો શું કે પેલો નાચી ચોર છે તે જ ભૂલ ભૂલ છે આ બે ભાષાઓ આ ક્રાંતિ ભાષા ભગવાન ચલો મુખ્ય દ્વારા જાણવું કે દાદા કે છે ભોગવ ની ભૂલ તો પોતાને ભોગવટો આવ્યો છે માટે મારી ભૂલ છે માની ને સાસુ બધું સહન કર્યા કરે તો કલ્યાણ થાય સાસુ ને બહુ દુઃખ દે પોતે અને જાનવર ગતિવતા ઉભી કરે છે કદગદ કરવી વડું વડા કરી પાકિસ્તાન ની ગતિ ભૂલ તમારી માટે શાંત ભોગવી દઉં સારો ભાવ બગાયા છે કે નહીં નો કાયદો છોકરા ની ભૂલ જ છે હાથી છે મોટા ભગવાન કે સમજણ આપી સુધારો કે નહીં પછી સુધાર ના હોય તો સુધાર ના હોય તો કે આવો થઈ જાય છે તો એને સુધારવાના ભાવ કરવા જોઈએ કે નહીં ભાવ કરવા જોઈએ ભાવ હોય જ એના બાપક હોય જ ભાવ પણ ધંધો રાહતો હોય રક્તો જોડાવવાના ભાવ શું કરવા ભાવ કરવા શું ફરદાયું હોવું જોઈએ એવું તો વધારે બગાડે આવડત હોવી જોઈએ ને સુધારવાનું આવડત હોવી જોઈએ જ નહીં બગાડવાની આવડત નથી જે વખતે બંને આવડત નથી આવડત બગડતો હતો આપડે એને સુધારવા જઈએ પરિવાર આપણે નથી પ્રયત્ન કરવા જોઈએ ખરા એટલે સુધારવા માટે બહુ મુશ્કેલ છે ક્ષમતા રાખવી આનંદ માટે આઈ જઈએ આપડે ઉપવાસ ક્યા વધારવા તો પ્રયત્ન બધા કરવા દરેક પણ પ્રયત્ન સફળ થવા સફળતો કર્મ નો થાય તો સફળ થઈ શકે છોકરા સુધારવા માટે એ બાપ પણ એમ છે તમારો અહમ ભાવી અને એને સુધારવા માટે પ્રયત્ન કરો તમારે જો સુધરતો હોય તો અહમભાવીને સુધારવા પ્રયત્ન કરો બાપ થઈ ગયા ભાવ છોડી દેવા પડે બે ની ઉંમર થશે ચાલીસ વર્ષ નીકળ ભાઈ ની ઉંમર એના કાકા પિત્તાળી વર્ષ ના હવે કાકા કાકા ટકા કાકા થઈ એના ભાષણ કાકા નીકળ્યા થાય જેવા કાકા હતા એ પેલા કાકા એ પછી ધન તો જયારે જાય ત્યારે આવું ખટ્ટા રાખશો જીવશો શીરદાર નો ભીપો થાય એવું જયારે જાય ખકરાટ કરે અને વેળવી જમે ધમતી બધી વેમી જમે પેલા કાકા અને પેલા કકડાટ કર્યા કરે એને પછી એક વખત એવું કેમ કર્યું તમે આપવા બેઠા હોય તો એ તૈયાર જાય એના એ નથી મને મારે ખાસ એવું નથી કે એમ બી તમારો પણ છે હું પાંચ મોટો મહિના કરતા એના કાકા ની જોડે ગયા હતા એના કાકા મને કહ્યું કે આ કઈ છે મારો ભતીજો છે એના પછી એ બેઠા કરી અને ભતીજા ને બોલાયા ભાઈ જાઓ કેટલું દેવું છે તમારે તતત બધું પેલું બતાવ્યું પછી પછી પેલા આવડતું નથી પણ પતિ જાડું તક કે જ પહેલા પતિજ આ દિશા છે કે આખો ખરાબ છે તમે તમે થી રીતે શું લેવલ પગી છે નો હું દાદો થવું દાદા દાદા કરે એટલે મને ઉપાય પર ફરી કર્યા કરે ત્યારે દાદા થયા પ્રમાણે પછી કામ કર્યું નહીં આપડે શું કયું એટલે પછી કામ થતું નતું મારે એટલે પછી મેં મન થી દાદા માને ને એલ પ્લસ થઈ શું કહ્યું હું એને મન થી દાદા માનું એ મને સેવા છે દાદા બોલે થયું નથી એના પણ હિલપદ હિલપત આવે નહીં એને મારી પાસે હિન્દુસ્તાન હિન્દુસ્તાન ના સ્ત્રીઓ પુરુષો બધા કારણ કે અમે બધી બુક કરીએ છીએ પણ કરીએ છીએ રસ્તો દેખાવીએ આપણે તો શું કરશે દીકરા તમારે સુધીરા ના હોય ને દેખાડ કેમ શું કરશે તમને કેમ લાગે તો આપડે સુધીરા હોય તો સુધારી શકીએ સામાજિક પ્રતિક્રમણ શા માટે કરીએ અને શું ફાયદો થાય ભાઈ પૂછે છે એ બધું કરીએ શા માટે કરીએ ને એનાથી શું ફાયદો છે અતિક્રમણ જે પાક લાગે અને પ્રતિક્રહણ થી પાડો મેળો થાય છે પછી શા માટે હાલુ રાખે છે અને પ્રતિગ્રહ થી થઈ નાખ સામાયિક મન થઈ ગયું હોય થોડી વાર નક્કી કરીએ ક્યાંક ઉંડાળો નક્કી કરીએ આ બીજા વિચારો કરવા નથી અમે સામાયિક કોઈ પુસ્તક માં જીવીને તો સામાજિક થાય મન એકાગ્ર થાય જરૂર છે કદરત અને કર્મ કરે કર્મ ઉડી જશે અનુક્રો ઉપવાસ આઈપી ઉપવાસ આઈપી जागृतिवास क्या है उगारी वो ऊँगी रही थे आखिर जगत उगारी ऊँगे रही थे शास्त्रों कहूस्त्र कहू वे ऊंघे से जगत એટલા માટે ઉપવાસ થી જાગૃતિ રહેબળ વધે એ એક જાત નો ફોક હોય એક જ અંદર શાંતિ દેખાય એટલે બીજી ગાય કોઈ જગ્યાએ રિટેલ નું હોય તો એને નિભાવી શકાય વગર આશે ત્યાં દર્દી ભગવાને બતાવેલી વાત કંટ્રોલ લેતો હોય તો કંટ્રોલ કરો ના કંટ્રોલ લેતો તો મારી પાસે કઈ દેવ સાહેબ મને કંટ્રોલ માં લાવી દેલું બધા શું કઈ અત્યારે ના મરતા જણ બધા સમજુ છે લાલ કલાક ખોટું માન્યતા ભગવાન નાય ક્યાં થઈ જીવન માણસ ને આ સંસારિક જીવન માં કઈ ઉમેદવારો ને બધું હોય શાંતિ તો છે પણ માણસ ને સંસારી જીવન માં કઈ ઉમેદવારો તો હોય ને સંસારી જીવન માં કઈ આવતા રહેતો તો આ બધું જ્ઞાન સમજો પડે તો કામ ચાલે ચાલે છે ને ચોક્કસ આપીશું ખબર નથી મેં કહ્યું ને મોડી ખબર પડી આપડે પાછા પૂછી રહ્યો કઈ તારીખે હું અહિયાં પાલનપુર અમે બંને એક જ જાણ નાખીએ પણ અમે પાલનપુર મધુરભાઈ અમરા નિર્ાર્કમાં મોઢાજ હા હા આથી મોઢાજ નહીં એ કે આ તો નિર્ાર્ક આવતો દોરો મારા હા હા પાંચ હજાર હા સિસ્ટમ ઓનાથી થાય હા તમને કે મેં કે હા હા જોયું તમે બોલો લે લે મા ત્રાશી લેવા આલે કોમ્પ્યુટરને કહેવા કે નહીં આ તો પાછો લે લે give me that only italian ha ha ha program this is accepted number up to ha na mai se facciamo questo video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 છૈઓ દ્િઓ જ્સલ દિં ભં઺ પણજાલિ � deriv ધ ખ્ળઓ ભં ખ મઆદળ ખ ઉઃંસગર ભછાાલ તમે ના મળે નંબર આપી દેજો વધુ આપડે Andrea, thank you for joining us, sao my son was here. I hope we have some conversations <laughs> later, Iяз three and a half minutes to go What do I say to you about last day? It is just my side got this isn'toi yet, I don't know want to take a seat que es perfecto. Entonces, le llamaré a Chile de los internacionales. Por nada. Entonces, voy a decir que la materia va a ir uno año para mi charla. Nada. Me daré cuerpo. Me hablé de esto. ¿Sale? ¿Acá te? ¿Acércate a tomar fotos de Jesús? Ah, en ah, nombre ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué?